પણ જો લોકોના મનમાં ભાઈ પેચી ગયા છે અમુક પહેલાદારી કોઈ ઉપરી છે દખલ કરવી છે કોઈ દમુ વસ્તુ ના દે ને જગત છે કેવું સમજવા જેવું ખતમ થાય અને કદી ખોટ ના હોય એવું તમારી ખોટ તમારાંતર શું કહ્યું આખું રાજ આપતા તારે શું અંતરા પાયા હોય મારે તો ભાઈ એ બધું નહીં ફાવે મારે તો આ નદી બસો એકર જમીન છે બસો એકર જમીન લીધા પછી સાથે રાજમાં બે જમીન ગામો લેવા જાય ને તો રાજનો અંતરાય પડ્યો હોય આપડે જ કરી લેલી હોય સહી તો આપડી સંય આપણને આડે કરે એ અંતરાય તૂટે તીર્થંકરો તૂટી ને ખરાબ થઈ જાય કેવડીઓ કામ લાગે નહીં કામ લાગે કારણ કે અંતરાય તૂટે આવી ગયા શીર્ષંકર તો એ નુર ના દેખાય એ નોર જડે નહિ કેવડી ભગવાન તો ખરા કેવડી ભગવાન તો ઉપદેશ આપે ખરા એ કશું કોઈને હારે નહીં કોઈ ને તારે નહીં પોતે તરે શું થાય ફક્ત કેવડી અને શક્તિ તો સરકી જ ગણતી વાત ના તિર્ત ના પણ અમને ફોગલિત બઉ ખબર છે સોના નાણાં થી રૂપ એવું કેવા રૂપાળા દેખાય આખા બ્રહ્માંડમાં ના હોય એવું એવું કઈ કઈ કદરૂપા થાય શીર્શંકર કેવાયર બને છતાં જમા ઝાટકા માર્યા વડે નહીં ભણે સ્વીકાર કર્યો એનું ફાય કોઈ દખલ કરી શકે એમ છે નહી આટલું જેવું જાણે બઉ થઈ ગયું શું હિન્દુઓ બઉ ભળકી ગયેલા બાકી મુસ્લિમો તો એક જ બાર ખુદા મરજી વિના કોઈ હાથ નહીં કોઈ હમકુ કરે નઈ તાકાત કરાવે છે એક ખુદા મીરી ગીરી નઈ ત્યાં કરશે એમ કે છે કે અમને જન્નત માં મોકલશે અને પછી જયારે પૃથ્વી નો દિન કયામત માં જન્નત માં અને પછી કયામત માં બિન આવશે જયારે આખું બધું આ નાટ દિવસ આવશે ત્યારે અલ્લાહ અમને પૂછશે કે તમારે ક્યાં જવું છે અને પછી અમે એમને એ વખતે અમને અહી મોકલી આપે એટલે અમને મોકલી આપશે કે માને છે પૃથ્વી ઉપર આવે હિન્દુઓ સિવાય કે જે પુનર્જન્મ માં માનતા નથી ના પણ બીજા ને મતી પહોંચે ને મતી પહોંચી છે તો એની ભાષા પૂરી છે ંગ છે હિન્દુસ્તાનમાં સમજી શકે એમ થઈ ગયું કોઈ સમજી અને તેને માટે મુખ્ય આહાર કયો કે શાકાહાર શાકાહ અને ભરતદેશ પિસ્તાલીસ લાખ જ દાદા આખી વ્યવસ્થા બનાવી છે નેજ નું કીધું છે એમ કે ઉતરેલા કાપી લીધેલા આહાર ના છે ને આહાર પ્રમાણે મન હોય છે શું હોય છે બીજું બધું ખરું પણ મન પેલું મન ઉપર પેલી આહાર ની અને પાણીની અસર વાણી ઉપર થાય છે આપણે મુસલમાન ને ગેર પંદર આપણે કહીએ ની પાણી ને ની એમની ગોળીનું તો બોલતાલે કાં ગયા તે પાણી પ્રમાણે બધું ફેરફાર થયા છે હવે એક્ઝેક્ટ નથી લોકયુક્ત ભાષાની વાત થાય લોકભાષાની વાત પણ આહારે મુખ્ય લોકો અવરૂને એવું નથી કે સારી પ્રકૃતિ તપની હોય તો તું તપ કરજે તારી પ્રકૃતિ તપની ના હોય તો ત્યાગ વાળા શું કે છે બધા ત્યાગ વાળા થઈ જાવ એ બધું પોતપોતા ભણી ખ્યાત છે કૂતરું કામ ભણી ખેંચે શિયાળ કેમ ભણી ખેડા આપડે માં પૂછવું તમારે શું અનુકૂળ આવે છે કારણ કે સવાર માં નાસ્તો નથી આપડા ઘર ની વાત જુદી હોય ભગવાને કયું વિતરાગતા વાંધે હટ્યું છે જે રસ્તે તને વિતરાકતા થાય તે રસ્તે સાવ સાચી દાદા આ લોકો એમ કે છે કે કર્મો તપથી ખરી જાય છે નિર્જરે છે એ સાચી છે હા એ કર્મ બધા થયા ને હજીરાયા હોય તો આપડે અપવાસ કરીએ અપાસ તપ કરીએ તો બધા તપ જ કર્યા કરેલું શું કે બીજો ધંધો મળે તો શાસ્ત્ર વાસ્ત્ર જે મૂકી અને બસ નિરંતર તપ નહી લાગે પાંચ પ્રકાર ના તપ કીધા છે ને છ બહાર ને ત તપ તો બાર પ્રકાર ના કીધા છે આ તપ લખ્યા છે ને એ તો જેને જે અનુકૂળ આવે છે તપ કરે બારે પ્રકાર ના કરવા જાય તો સર બાર આવે એના કરતા અમને કોઈ પૂછાય આવે કયું તક કરવું હું કઉો પાંચ રોટલી તપ કરજે ભગવાન ની આજ્ઞા માં કેવાય બારમા એક તપ કેવાય અને આપણે પાંચ પંચોતેર દાદા અને ખણીક ફૂડ જો કાયમ નું હોત ને તો આપડે મોટ ને ના હોય પણ કાયમ નું નથી એટલે પછી જતું હોય પછી દુખાય નું નુકસાન થાય નહીં છે ને સાચું નથી પાસું કલ્પિત છે સારી કરી રહ્યા પછી ખાધા પછી વધારે પછી વ્યક્તિ મનમાં એમ થાય વીજળી આવીએ આમ કરીએ તૃપ્તિ ના થઈ મેને તે સાડી સાડીઓ પહેરી તો સુખ ના થાય ને અને મને સાડી પહેરવાનો મન થાય કે છે બીજી વાર આ સાડી પહેરવાનો મન થાય ને આ રૂટી ઉભાડી રહી આ તૃષ્ણા છે તો દુખું ક્વોલિટી ને ભલે એ કજા તૃષ્ણા છે એટલે દુખ છે ને હે તૃષ્ણા છે એટલે દુખ છે ને એમ કહે છે કે તૃષ્ણા ક્યાંથી પૈસી ગઈ છે ક્યાંથી ગઈ દુખ છે અનાધિકાથી અનાધિકાથી છે એમ કહે છે પણ ક્યાંથી પૈસી ગઈ છે વેતા તિલાય હશે ген મેરે પૈસી ગઈ છે તેન પછી હેરાન છે નીકળે નઈ ને પછી ઉલટો વધે ઉલટો વધે છે સુખ ના બે નહી જરાક ચિંતા માં તો જરાય ગમે નઈ નઈ ચિંતા થાય તો મધુર નું બોક્સ ખોલતો હશે મધુર લોકો એમ થાય કે આ બેન ને ઘેર કેટલું સુખ છે જુઓ ને મારે દુઃખ છે એટલું જ દેખાય એને ઘેર એમ દેખાય કે આ બેન ને સુખ છે એવું તો થાય ને અમારા વધારે સુખી હોય બરતરા છે એટલે કોઈ ને સહન થતું નથી પણ શું કરે એથી નીકળવાનો રસ્તો જડે નઈ ત્યાં સુધી ભટક ભટક કરવું પડે નીકળવાનો રસ્તો મળે અને કોઈ જ્ઞાની પુરુષ મળી આવે થાય પુરુષ મળે તારે વાંચેલું સાંભળેલું વાત માથાફોડ કરીએ છીએ ખાયા જ નથી ને તે હતા ચક્કર માર માર કરે ઘર ઘાંટી ની ગારે પણ આજે ત્યાં નથી પ્રાપ્ત પુરુષ પ્રાપ્તિ આપી ગયેલી હોય શાના સના અંતરાય છે પણ તારે કઈ અંતરાય છે ખરા પછી પણ દિશા નક્કી થવી જોઈએ જગત માં કોઈ ઉપરી છે નહી ઉપરી પોતાની ભૂલો છે નહી ઉપરી હોત તો કોઈનો મો નોર નોટ બાયખલ પણ નથી આપડે મોક્ષું જો કોઈ દખલ કરી શકે એમ નથી જે દખલ થાય છે દેખાતી દેખા દેખાય છે તો આપડો હિસાબ છે માર્ગદર્શન મળે તો જ ને તો જ માર્ગ મળે પેહલા માર્ગદર્શન મળે પછી માર્ગ મળે માર્ગ મળે ને ચાલી જાય શું નામ છે તારું નામ છે તું પણ છું આત્મા હા આત્મા પણ શું પણ હા હાથ છે તે આત્મા છે માટી છે તે આત્મા એ શરીર છે શરીર છે પણ આત્મા શું છે બધા ચાલક એ જ છે ને આત્મા હોય તો શરીર કામ કરે છે ને એમ કે ચાલક આત્મા જ છે ને આત્મા હોય તો શરીર કામ કરે છે ને હા આત્મા ના હોય કરી નાખે આત્મા પછી કરી નાખે આત્મારો કામ કરી શકે પણ કરતો નથી કરી શકે પણ અત્યારે કરતો નથી બીજું કામ કરી શકે પુરુષાર્થ કરીને મોક્ષ થઈ શકે પુરુષાર્થ કરે આત્મા મોક્ષ જઈ શકે પુરુષ થયા પછી થાય ને પુરુષાર્થ અત્યારે ઊંધી જોયું છું અને ઉઠું છું તું એ પણ તું તારી ઉઠું છું ઉઠારે ઉઠી ગઈ મેળા ઉઠી ગઈ જાતે તો તારે તારી સત્તા થઈ ગઈ એટલે તું ત્રણ વાગે દાડું ત્રણ વાગે બે વાગે બે વાગે ઊંઘી શકાય એટલે તારું સત્તા છે એવી સત્તા નથી ને ઊંઘવાની સત્તા તારી પોતાની છે કે તારે જયારે ઊંઘી જવું ત્યારે ઊંઘી જાય એવી પે ઊંઘવાની સત્તા કોની હશે આપણી સત્તા આપણને લાગતી નથી તો કોઈની બીજા કોઈની હસી ખરી ને પછી આ ખોરાક ખાવાની સત્તા કોની છે નથી આહાર કરતો નથી કરતો આત્મા કરવાની જરૂર નહી કોને આહાર કરે છે આહાર કર્યો પૂરણ કર્યું એટલે ગલન કરવા જવું પડે પાણી પાણી રેડું બાથરૂમ જવું પડે શ્વાસ પૂરો કર્યો થાય પૂરણ ગલન કરવાનો ને ને આપડે હજારીએ સાફ કરી નાખીએ તુરાણ થયા એટલે પુરાણ ગલન થયા જ કરે કરવાનું પાછો બીજા સાધનો પ્રાપ્ત હોવા જોઈએ આનંદ અવત મનુષ્ય પ્રાપ્ત થયો છે પણ મૂળ જે સાધન દુર્લભ સાધન જે પ્રાપ્ત પુરુષ તે ભેગા થયા નથી જો થયા હોત ને તો આજ ઉકેલ આવી ગયો છોડાવતા છોડાવતા કૃપા કરી અને કૃપા કરીને પોતાના પોતે પોતાનું રિયલાઈઝ કરી આપે શું કરી આપેલા જ્ઞાનાચુ કે બધી જે રાંગ બિલીફ છે એ બધી બિલીફ ફ્રેકચર કરી નાખે શું કરે છે એ બધી માન્યતા રાંગ બિલીફ નહીં જ્ઞાનાચુ છે રાંગ બિલીફ છે ને આ કરી મારું કે રાંગ બિલીફ ના આ બે મારું કે મારા સાસુમારાંથી બધી વિધિઓ કેવી છે રાંગ બિલીફ છે રાંગ બિલીફ ફ્રેકચર કરી નાખે ને રાઈટ બિલીફ આપી દે રાઈટ બિલીફ એ સમ્યક દર્શન છે શું છે સમ્યક દર્શન એકાતા થાય નહી આ બધા આ તો ઉપાશ્રી માં આત્મા ફરીએ ને તો એ આત્મા ભેળ છે આત્મા કરો ભેળ વારો એટલે શું ભેડ વાર આત્મા ના સ્વાદ આવે કોઈ જાત નો અને નિર્ભય આત્મા નિર્ભેળ અનાત્મા બે નિર્ભેડ પૂજગર નિર્ભયડ આત્મા પરમાત્મા સ્વાદ આવે જો હું પરમાત્મા શું સ્વાદ આવે તો બે હજાર વાતમાં અને કરોડ રૂપિયા આપે તોય છે મન થાય આવું કેમ પેલા ચક્રવર્તી ને ચક્રવર્તી રાજ્યો હતો તો એમને સુખ ના મળ્યું પોતે નિર્વિકલ્પ એવો આત્મા છે જેવો છે નિર્વિકલ્પ આત્મા અને એજ પરમાત્મા છે એજ પોતે પરમાત્મા પોતાનું પરમાત્મા છે આવરેલી પડી ને દીકરી ના લાગે બહુ શરમ ભરે ના લાગે આ કાપી ફસાયા ના હોય તો આપણ માં બેસીએ ને છોકરા કરતા જયરી છોકરીઓ વધારે સ્માર્ટ હોય છે છોકરાઓ અને છોકરીમાં દસ વર્ષ નો છબી સમજી એટલું હોય પછી છોકરી સમજી જાય વ્યવહારમાં વ્યવહારમાં બહુ મુશ્કેલ હોય અને છોકરો છબી બનો થાય તો એવો ને ભાઈ વ્યવહાર કાતો હોય છોકરાનો કોક કોકમાં બવું પડે કોકની માસિયો પડે હાવું થવું પડે આવું કે દે શરમારે હાવું આવું સારું થવા માટે આવ્યા છીએ આપણે મોક્ષ થવા માટે આવ્યા છીએ આવું કરવા માટે આવ્યા બહુ થવા માટે આવ્યા છીએ અને બહુ થવાનું હજુ કાયમ ના હોય એને કઈ કઈ ડિસાઇડેડ હોય કે આટલા વર્ષ થવાનું પણ મોક્ષે જવાનું નક્કી થતું હોય થઈ જાય ચાલો જવાનું નક્કી થતું હોય તો એ માર ખાઈએ ભૂખ માં જવાનું નક્કી નહિ ને માર ખાવાનું આપડામકાળ છે દુષમકાળ दुखे करी रे समता रखा है के महादुखे करी रे कष्टे करी रे समता रखा है बेटा रेपी नथी तो है समता रे रेपी माथी समता ना रेनी मा दुखे करी दे समता <laughs> <laughs> थी दे अज्ञानता <laughs> <ए? laughs> <ना थी> <laughs> मा समता क्या करी दे अज्ञानता एक बाजू है और समता दे धीरेला बात हो सी तो बस समता ना के चिंता के करता चिंता क्या होती रे એનું નામ કેવાય કે જેમાં બિલકુલ સહન ના કરવું પડે એનું નામ ક્ષમતા આ તો સહન કરે એને ક્ષમતા કે છે ક્ષમતા છે શું થાય અનબેરેબલ થાય કે ના થાય ના થાય ઘણા બધી વાતો સમજી વિરોધાભાસ બિલકુલ ના હોય સિદ્ધાંત હોય કેશ પર આપે દિસ ઇઝ ધ કેશ બેંક ઇન ધી વર્લ્ડ દસ લાખ વર્ષે કેશ બેંક નહીં કરી કેટલા વર્ષે વંચાવો ભાઈ દસ લાખ રોકડો મોક્ષ પછી લઈ ગયું કોઈ થાય પોતે જ ચોપડી વાંચતા હોય જોવાનું મેટ્રિક ભણે છે જ્ઞાની ના કેવાય કેવું સંપૂર્ણ જ્ઞાની ના કેવાય માસ્તરો કેવાય કેવાય અને કોઈ માળા ફેરવતા હોય તો આપણે જાણવું કે જો આ થર્ડમાં ભણે છે ભણે છે તો જ ભાઈ ને જેને પાસે માળાના હોય પુસ્તક ના હોય સ્વતંત્ર જેમ ફાવે જેમ ઇઝીને જેનો શબ્દ એક એક શબ્દમાં શાસ્ત્રો બધા હોય એક એક શબ્દમાં એક એક શબ્દ એક એક શબ્દ કોઈ શબ્દ ચેકી શકે નહીં વર્લ્ડમાં કોઈ સેજ ભાઈ ને વાણી હોય કેવી એટલે કોઈ મુસ્લિમ હોય કે કોઈ પારસી હોય હોય દિગંબરી હોય એ બધા કેટલા કારણો દેખાય તારે જ્ઞાની પુરુષ બાકી હવ લોકો પોતાની જાતને જ્ઞાની જ કે છે તો ના પ્રકાર કેટલા બધા જ્ઞાની ના પ્રકાર કેટલા બધા કે શુષ્ક જ્ઞાની પપૈયા બે જાતના થાય જાણું છું પપૈયા જોઈ લો બે જાતના થાય છે એકને પપૈયો મોટા મોટા ફૂલો આવે ને પપૈયો થાય છે શું કે છે એવું આ ભાજય જ્ઞાન કેવાય છે આ બધા જ્ઞાનીઓને કે પોતે કસાય હોય એનામાં કસાય પોતે ભરેલો હોય સમજ પડે ને અને શબ્દ બધા પાક્ષિક હોય પક્ષમાંથી શબ્દો હર્ષેલા હોય ના હોય પછી શબ્દ તો દેખાય પણ હોય શબ્દ થી શબ્દો છે પણ પાક્ષિક હોય આપણને દિલ ઠરે નહિ વાતમાં ભાઈ તો અને માળા ભરતા હોય એ આપણે જોઈએ માળા મૂકી રાખ્યું સમજી છે આ पुस्तक मूखी राखे ना जाए का भिए भे तनाशू तार आप जो ये भणत तो नहीं तो पड़े कहे मार तो पूछे પૂરા ભણેલા હોય તેને હું કહું છું જે કઈ દાળ હાથમાં જતા ના હોય માળાઓ ફેરવતા ના હોય આ લાકડાની માળા જ્ઞાની ફેરવતા હશે એ તો અજ્ઞાની છે ને ભણતો હોય ને મનને ચિત્ત ના ચિત કરવા માટે જ્ઞાની પુરુષ તો દેહ માલિક જ ના હોય કેવું પોતાના દેહ માલિક કોઈ દાડો બન્યા ના હોય કોઈ દાડો મર્યા ના હોય એક સેકન્ડ ત્યારે જ્ઞાન થવાય પેલા તો જાતે બોલે પેલો જાતે બોલે હું બોલ્યો કે છે તો કેવું કેવું બોલી બતાવ્યું બોલે છો તો શું કરે કરે ના કરે માલિક ના હોય કોઈ એક જ વાક્ય થી વિરોધાભાસ ના હોય વાત્સલ્યમૂર્તિ લાગે છે આપણને ઓળખ નહી પડતું કેટલાક કેટલાક એના ઓળખવાનો સાધનો આમ પણ આચા જ્ઞાની હોતા જ નથી આચા જ્ઞાની હોય છે તારી પુન્ય વટાવી તારી પુન્ય નો ચેક વટાવી તારા દર્શન થયું એ કેટલા કેટલી કેટલી પુન્ય વટે છે આપડે એ પુન્ય કાઢો ચાલો જઈએ અહિયાં આવે તારે જીતેન્દ્રિય જીમ થાય શું થાય જીતેન્દ્રિય જીમ સંસાર માં રહી ને કેવું સંસાર માં રહી ને તૈયાર થઈ ને આવેલી છે એ કેવી રીતે ખબર પડે આપડે ભવ્ય તો તેથી ભેગા થયા દાદા ભેગા ના થાય બધે જઈ શકે અભવ્ય પણ એમ મોક્ષે ના જઈ શકે મોક્ષે ના જઈ શકે દેવગતિ માં નવ ગ્રેધી જઈ શકે પણ આ તો મોક્ષ ની જ વાત છે અહીં તો મોક્ષ સીધો જ મોક્ષ આપી દેવાનો છે એક જ અવસાર બાકી કેટલા એક કે બે અવસર બાકી રાખી જરા લો હોય અહીં જ મોક્ષ થઈ જાય આપણને અહી રીતે થાય મેં તારે લેવો છે ને એટલે આપે તો લઈ લઈએ એમ કે જો તારી જવાની ઈચ્છા હોય તો તારું એક બે ભાવ માં પતી જાય તને એમ થાય કે મારે હમણાં જ જવું છે તો એનો એક બઉ થાય એકાદ ભાવ પછી અને કોઈ ના હોય તો સમય દર્શન એકલું ના બઉ ચીજો આપું છું એક નાની એક નાનું સમય દર્શન આપવાથી પછી પાછું સ્ત્રી સ્ત્રી તરીકે કેવી રીતે બધી બૌ ચીજો આપું છું કેવું આખા બ્રહ્માંડ ના સ્વામી છે બ્રહ્માંડ ના સ્વામી છે દેહ ના જે સ્વામી નથી તે બ્રહ્માંડ ના સ્વામી છે પાત્ર પાત્ર એમને જોવા ના કે તો તું ગોરી છું આમ આમરીશ છે એથી કોઈ વધારે હોય બધા ગમે તેને આપી શકે કોઈ જાડું હોય કોઈ પાત્રુ હોય એવું પાત્ર પાત્ર અહીં તો અહીં તો અભવ્ય આવે નહીં અને આવી તડ્યો હતો એને ભવી કરી દે અમારે તો આત્મપાટી થઈ જાય શું કહ્યું અભવ્યને ભવી બનાવી દે એમનું જ્ઞાની કૃષિ શું કહ્યું જે તળે જે તળે ના એવો હોય ને એમાંથી વિતરાક ભાવ થી બોલાવાયે ન મળવી જોઈએ નિમિત્ત રૂપે કેમ રહી શકાય એ કે છે એવી ઈચ્છા છે કે મારે લગ્ન ના કરવા ને આમ કેવી રીતે રહી શકાય એ ઈચ્છા છે આ જ્ઞાન અમારું એવું છે ને લગ્ન કરવું હોય છે આત્મા દેખાય ખોખું દેખાય નઈ ખોખું તો છે જ જાણે ખોખું તો સાંભળું હોય કાળું હોય ગોળું હોય ઝાડું હોય પાત્રુ હોય ઊંચું હોય છે બધા ને સાધનો આપીએ છીએ એક બે સાધન બીજે ચક્ષુ આપીએ છીએ બીજે ચક્ષુથી આ બધા ને આપેલા છોકરી બહાર નીકળે તારામાં આત્મા દેખી શકાય બધા આ બે ને દેખી તારા દેખાય ને છોકરી દેખાય છું પણ તારે આત્મા ત્યાં જોયો નથી એટલે એક બે ચીજો ના બધી બહુ ચીજો આપીએ ખરેખર એટલે સુલતાન માં રહીને મોક થાય ને એમ કોઈને સંકીર્તન ના થાય છું પહેલા કોઈ જાતનો સંસાર ઇ છોડવાનું નથી કે શું પણ છતાંય લક્ષ એવું રહેવું જોઈએ કે દેહ ને હાથમાં જુદા છે આ જોત હું નથી આમાં હું પેલાની એક ધર્મશાળાની જેમ રહું છું એવો બધો આપડે વિચાર કરે એટલે આપણને એટલે હું સુદાત માં છું એવું અવારનવાર આપણને ક્રિયાકાલ માં પડ્યા છે ને जय जवाब अन्तर ऐसी कर दस लाख वर्षे आर्ग धोरी मगे ना थे। थे આ ની ની લિફ્ટ માર્ગ તું લિફ્ટ વાંધો નહીઠેલા બે હાજર છસો માણસ બેઠેલા કેટલા બેસાડવાના વાર વારા છે ને એમની ટિકિટો બહુ આવી છે એમની બધા બંધ થઈ ગઈ છે બંધ થઈ ગઈ વાળ મૂકી દોડ થોડા વાળો મૂકી દો બંધ થઈ ગઈ છે હા કે વીજ પહેરી ના આવશે બહાર કરવા જ નથી જતા ને લાવેલા ઈ કેસ હોય છે